આ પદર પાણી હેરડો રે માગ મેલો નઠારા છોરા નંદના માગ મેલો નઠારા છોરા નંદના પાદર પાણી હેર ઠારા છોરા નંદનાલ કે મારી જો બન માગ મેલો ઠારા છોરા નંદના વાટ ને ઘટે નથી એ કલીર મારગ મેલો લો ન ઠારા છોરા નંદના એ વાટ ને ઘટે નથી એ કલીર મારગ મેલો લો ન ઠારા છોરા નંદના એ જુવે મારી એ આ જુએ મારી સૈરો સારો ખેલ રે માર મેર ઠારા છોરા નંદના વાયે વાતલડી વેરણ શેર માર ગમે લો ન ઠારા છોરા નંદના વાયે વાતલડી વેરણૂડ શેર માર ગમે લો છોરા નંદના એ વણની જાશે ણ સીઝા શે માંડ થયો માગ મેો ન છોરાંદના માર મેો ન છોરાંદના મેં મા મા મા મા ખા તીરાર મા મા મા ન છોલા નંદન એના મા ખા તીર માગારા છોરા નંદના ખાશે મારા આ થાશે મારા જીવન ખારા ઝેર રે માર મે ન ઠારા છોરા નંદના માર મે ન ઠારા છોરા નંદના મધુરાત મા ધોર મા ન ઠારા છોરા નંદના હે મધુરા મા ધોર મા ઠારા છોરા નંદના ઓઢી કાલી કામલી मारे घेर रे मारग में लो न ठारा छोरा नंदना पादर पाणी डा के रो खैर रे मारग में लो न ठारा छोरा नंदना ए जल के मारी जो आली वाली है छोरा नंदना मारग मेलो न ठरा छोरा नंदना